તમારું કેવું બરોબર છે એ કઈ કર્યું હોય તો એટલે આપડે સારું કર્યું હોય તો આપડે સારું જાણ્યું હોય તો આપડે બાલ મુકંદ થી વધ્યા કરીએ તો દાડો ભર્યા ને આપડે કોણ છીએ જોડું પડે ના સ્વરૂપ કોણ છે પોતાનું સ્વરૂપ જ ભગવાન છે બાલ આપે એમ કીધેલું કે બે હજાર પાંચમા એટલે બઉ સારું આમ છે ગણિત ના આધારે કહો છો જતા રહેવાના ચિકિટ રિઝર્વેશન કર્યા છે ચાર પગ ને પૂછલું હાથે ચાર પૂછલા ઈશ્વર કૃપા આવી સફળ થતા નથી તે ઘણા સંતો કે છે ઈશ્વર કૃપા ઉતરે ક્યારે તમે સીધા થાવ તો તમ ઈશ્વર કૃપા કેવી ઉતરે આ સૂર્યનારાયણ તો છે પણ તમે આમ અવરા ફરે તમને દેખાય ભગવાન ની કૃપા વરસાદ કરે લોકો નહી આવડતી લોકોને લેતા ના આવડે તો નકામી જાય ને ભગવાન ની નિરંતર વરસાદ કરે છેનારાયણ આખો દડો હોય છે પણ લોકોને જોતા ના આવડે ત્યાં પછી અવરો ફરજો છે દેખાય એટલે પોતે સત્કાર્યો કરવાની જરૂર નથી એટલું ભગવાન ના કાયદા પાડવાની જરૂર છે આચરણ ની જરૂર છે સરકાર ના કાયદા પાડે એટલે સરકાર તમારે કઈ પછી એ કરવું પડે આપડે અરજીઓ ના કરવી પડે મેદે આપણે સુખ એના આપીએ પણ એને ના મળે તો શું આપડે આપીએ કેમ ના મળે એની એની દ્રષ્ટિ જુદી હોય એ સુખ જેના આપે છે એની દ્રષ્ટિ જુદી હોય આપનારો ના હોય તો આ દુનિયામાં બીજા લોકોને સુખ આપવું એમ નામ ને અને બીજા લોકો ને દુઃખ આપવું એમ ના પાખ આપો તમને મળી જાય તો તમે શું કરો પડે પછી બે રૂપિયા ચાંદલો કર્યો આપણે ત્રણ કરીએ કે એટલે જો બે ઠાકોર ભાઈ તો આપડે ના હોય તો જમે કરી દઈશું આપડે અને એને કઈ હિસાબ ચુસ્તે થઈ ગયો ભાઈ આ જો ગમતી હોય તો પાંચ સજ્જન સારી રીતે એ કરતા હોય તેની જોડે આપડે વહેતા દુર્જન માણસો બે ગાળો ભરે એ ત્યારે આપડે જાણવું એ મહેતા ને પડી પણ આ ક્યાંથી ભળે છે તો કયા કયા હિસાબ છે હિસાબ વગર તમે ભણે અને ભણે તમને ગમતું હોય તો બીજું ચોખ્ખો થાય ના થાય કઈ ચોખા ચોખા ગજ બે નો બધા ચોખ્ખા ગજ બે નો ચોકડો ચોખ્ખો કરે વધુ ને આવે ને તમારે એવો નહીં કરો મારે કોકડા ખેતર માં લઈ આવવું હોય લઈ ગયું એ આપડા હિસાબમાં ગયું આપડે કોઈ લેવું નહી સારો હિસાબ છે એ તો સરસ ચુકતે કરોખા રાખો બધા અને ખોટા ખોટા હોય આપડે તો આપડે બધા નાખો नहीं तेन चे करो बगा सुधार ભગવાન આપ્યો નથી ભગવાન તો પ્રકાશ આપ્યા કરે છે નિરંતર નહી બેઠા બેઠા જેટલો જોયે એટલો પ્રકાશ આપે છે પરીક્ષામાં પેપર લખે પણ એનો તપાસનારો કે આ ખરો છે કે ખોટો છે તપાસનારો કે આ ખરો છે કે ખોટો છે એ જાતે કેવી રીતે નક્કી કરે એ વિદ્યાર્થી જાતે કેવી રીતે નક્કી કરે વિદ્યાર્થી નું હૃદય હોય ને હૃદય પોતાની પાસે પારાસ છે હૃદય માં જાણે કે સારું લખવું આટલા પાર કાલે આટલા નઈ આવે એ બધું આવે એની પાસે જ્ઞાન જ્ઞાન ના હોય જાણકારી ના હોય તો કેમ લખવા પડે જાણકારી જરૂર જ નથી પારાથિસી હોય જ મારા છોકરા નઈ મેડ બધી કે ઘટી ખબર પડી જાય જોઈએ બધું સમજે છે ક્યારેું ખોલો તો ખોલો કે ના ખોલો ના ખોલાય કેમ કહો લાવી શું કહી દો કો તમે એમ કહો છો એને ઓછાઈ ને પાછળ ના ને પણ ઓળખવાની આપડી બાળક થી નક્કી કરવી પડે એટલે તેને બંદુકાય કે ખોલાવાની ભણાય એવું કોઈ ઓમ થાય એમ કે એવો કોઈ માણસ હોય તો ના ખોલું કે બંદૂક ની અણી બતાવી ને ખોલાવતો હોય ઓળખાણ વાળા માણસ હોય એ બધું જોવું પડે પછી ખોલાય કે હા એવું જોઈ ને પડે ખોલો ને તમને લાગે કે ના આપડે આ માણસ એવા નથી એટલે ખોલો ગયા ખોલાય ખોલી પછી બધા શું કહો શું કહો તમે પછી આવો કહીએ આવો બધા ચાબા પાણી બધા વ્યવહાર કરીએ પછી તો તમે ચાલ્યો એ લોકો ઘર ના ખીચડી કરી ચાલશે આપવી પડે તો પછી બહેરા ને અંદર શાંતિ થઈ જાય ને આમ કરીએ ખવડાવીને મન મન બગાડીએ એ મન બગાડ્યું એ આવતા ભાવ નો પુરસાહિંગ કરવી પડે પછી એનું મન મન ના બગાડશો પ્રતાપ છે પણ આપડે શું કરવું પડે પછી ભગવાન કેવું છે ભગવાન માનતા છે કે ભગવાન મારી ઈચ્છા નથી આવું ખરાબ કરવાની મારી ઈચ્છાતા કરું ના થવું જોઈએ એટલે ભૂસાઈ જાય બસ થઈ જાય તો ખરું જાય પણ પછાતા નથી અડધો કલાક ભગવાન ની પૂજા માં ને એમાં બે પણ ચિતની શાંતિ રહેતી નથી કેમ નથી રતી गल તેમ છતાં રહે નહી કેમ કેમ નથી કારણ કલયુક્ત છે તમાજ બાળ લોકો ને સપાટો ઉઠતો એટલે ઘાસ પાછું થઈ જાય અનારા યુદ્ધ છે આ સત્સંગ ભક્તિ પેલી સ્થિર બરાબર રહે પણ એ સત્સંગ ઉઠ્યો કે જેમ પવન આવે ને પેલું ઘાસ પડી જાય એટલે પડી જાય બાજુ પહોંચ જતા એટલે ઉભું થાય છે તો જયારે રહી એ બધા નું ના રે પણ જયારે રાખવું તેનું રહી શકે છે સત્સંગ ના વાતાવરણ માં બરાબર સત્સંગ વાતાવરણ તો રે રાખી ના રે तो तो मन नोष नहीं दू सारू दो मन आगुबाज के आप दोष है मन ना दोष જંપા એ દસ હજાર રૂપિયા લેવાના હોય તો ગણવા બે હોડે મન સારું રહે પૈસો વાલો છે ભગવાન તો એટલો વાલો હોય તો પછી વાલ વધારે દાદા એમ કે ચાવી કેવી એવી ચાવી બતાવો કે જેથી ચિત્ર સ્થિર રહે દાદા ચાવી બતાવવાનું ઉડાવી દીધું એમ કે છે દાદા ચાવી બતાવું ઉડાવી દીધું પ્રશ્ન ના પણ જવાબ સાંભળો તો વધારે એમનું કેવું છે બધા દુઃખી આત્માન ની શાંતિ ધન ની શાંતિ ને બધું છે પણ મન ની શાંતિ નથી ધન શાંતિ છે પણ મન શાંતિ નથી એટલે દુઃખી છે આજે સુખી દેખાય છે ને બધા એમની મન ની ઠેકવા નથી આ ચક્કર માં મૂકીએ કેટલી બાજુ બપાઈ ચારે બાજુ થી બપાઈ ચારે બાજુ આ તમારે સુખ્યો માનવા નઈ એમ એટલા અહંકાર કરે હું નીતિ એકાગ્રતું નથી નહીટલું નથી લોકો ને સમજવા માં ભૂલ થાય છે હા દાદા ભગવાન દાદા ભગવાન માં પ્રગટ થયા છે આ તો જ્ઞાની પુરુષ છે જ્ઞાની પુરુષ અને ભગવાન માં ભેદ જ્ઞાની પુરુષ ને ચાર ડિગ્રી મારે ઓછી છે ભગવાન ને ત્રણસો હાઈ ડિગ્રી મારે ત્રણસો છપ્પન ડિગ્રી છે એ મગટ થયા છે તેને હું આમ કઈ નમસ્કાર કરું છું લોકો જે ભગવાન કેવડે ભાઈ એની જો ખમદારી આપડે શું એની ગુનેગારી ભગવાન નરકવા જવું પડે એટલે આ દાદા ભગવાન ના થાય તો આ બોલાવો તમે દાદા ભગવાન થઈ જાય પોતાનો સ્વાભાવિક બાર નું કશું લેવાનું નહીં ઉત્પન્ન થાય બસ જોવું જાણવું આનંદ મળે એનું અસ્તિત્વ રહે છે બીજું કોઈ આ બધા કપડા બગડાવ નીકળી જાય બધા ચોખો કપડા પોતે પોતે રેજ અસ્તિત્વ તો છે બંધ ના થાય કાયમ રહેશે પછી આત્મા નું અસ્તિત્વ કાયમ રહેશેનો જન્મ થયો પછી એને એક ધાર ના પામ છે કાંઈ જ નાખવાનું એવું છે એને પહેર્યો નાશ કરવાનો વાતાવરણ માં જે ચૂકવું જોઈએ તે નથી ભગવાન ને પ્રાપ્ત કરવા મનુષ્ય દે છે તરફ ભગવાન ની પરમ આપણા શરીર ની અંદર આપણા શરીર અંદર જે બેઠો છે એની ભગવાન ઓછા ભક્તિ અધ્યાત્મા ના કહેવાય વાળી એટલે મોટરો મળે ગાડીઓ મળે આરો દેહ મનુષ્ય દેહ મળે અવતારો મળે સુખ મળે ભૌતિક સુખો મળે ભગવાન ની ભક્તિ સંસાર તો થયેલો હોય કંટાળો આવતો હોય તો થાય સંસારમાં કંટાળો આવતો જ પૈસા પૈસા પર કંટાળો આવે સ્ત્રી પર કંટાળો આવે તારે પૈસા જોઈ કંટાળો આવે છે ભગવાન ની ભક્તિ કરો એટલે ભગવાન એની જે ઈચ્છા હોય તે પૂર્ણ કરે ઈચ્છા પૂરી કરે આપડે છોકરા કે છોકરા જોઈએ બંગલોભાઈ જમીન રાખી રાખી પંપ કાઢી બધું કહી પૈસા જોવે હા ઈચ્છા આ ઈચ્છા સમજી રેતા બીજી ઈચ્છા પણ થાય આ ઈચ્છા સમેટી ના લીધી હોય બીજી કેવી ઈચ્છા થાય का तो ने आगा आगा है, नाना है। नाना भगवान बद भक्त शु करे जाने मजाण पैसा मजा आत्र मजा आए એ ખાવા પીવા માંજા આવે છે ઇન્દ્રિય સુખ માં મજા આવે છે એ બધું ભગવાન જાણે છે ઇન્દ્રિયો સુખ કે વૈભવી સુખ વિલાસી જીવન એ તો ભગવાન ભક્તિ કોઈ દિવસ કરી શકવાનો જ નથી જે વ્યસની માણસ છે એ કોઈ દિવસ ભગવાન ભક્તિ કરી શકવાનો નથી ઇન્દ્રિય સુખ માં હોય જે વેસની માણસ હોય ખરી ભક્તિ કઈ કેવાય ખરી ભક્તિ આ બાજુ કંટાળો આવે તો ખરી ભક્તિ ઉત્પન્ન થાય આ બાજુ કંટાળો આવે છે લક્ષ્મી ઉપર સ્ત્રી એ બધા પર કંટ્રોલ આવે છે મેન વસ્તુ મુખ્ય છે ધીમે ધીમે જેમ તમે ભગવાન માં ઊંડા ઉતરવા માંડો તેમ તમને બીજી વસ્તુ ગૌણ થતી જાય હા પણ ગૌણ થાય તો જ ભગવાન માં ઉતરાય કે રીતે પેલું ઘણું થાય તો થઈ જાય જ્ઞાની પુરુષ મળી જાય તો એમાં અધ્યાત્મ થઈ જાય કંટાળો ના આવતો થાય પણ નહિ કંટાળો આવે તો જ અધ્યાત્મ આગળ વધતો વધતો વધ સાધનો મળતા જિંતા પણ થઈ જાય છે તારે ભગવાન નો તન્મ થાય આત્મા ની સન્મુખ માર્ગ ખુલે ચિંતા કરે છે તો સંસાર ને જોઈએ છે આ સંસાર ઉપર સંસાર બગડી ના જાય તારું ચિંતા કર્યા કરે चिंता एने चिंता तो आपोप आप दूर थी जाए भगवान तरफ जेम जेम वो भगवान चिंता हो જે ચિંતા કરે છે એ કોઈ રાખી આ બધો ધર્મ માર્ગ છે આ અધ્યાત્મ માર્ગ અને ધર્મ માર્ગ જુદા ધર્મ એટલે ભગવાન ભક્તિ કરવી પરોક્ષ ભક્તિ ભગવાન ને ઓળખ્યા સિવાય કરવી આખો મંદિરો કરવા માટે છે ભગવાન માટે જે કોઈ જાત ઘસી નાખે એ જ ખરો ભગવાન નો ભક્ત પછી પોતાના પૈસા ભગવાન પૈસા આપ્યો હોય ને સ્કૂલમાં કે એને માટે કરે કે મંદિરો બંધાવે એ તો ज़े अगरबत्ती हो बदगंध आप बड़ा अगरबत्ती थी जाए सार મનુષ્ય લખ્યું છે ભગવાન પ્રાપ્ત કરવા મનુષ્ય મોહ ની ચીજો મૂકી મોહ ની ચીજો તો મોહમાં મોહ ઉત્પન્ન થયા કારણ કે મોહો ભટક્યા કરે છે જીવો કે મોહ ક્યારે ઓછો થાય ને દાડો કરવી ગયા મોહ મોહ હતા મોહ ને પોતે જ કોનિ અધ્યાત્મ ભરે કોણ પોતે છે તો અધ્યાત્મક વળે કોણ કાંતિ આ તો તમે મારું નામ પૂછ્યું એટલે મેં કીધું કે કાંતિ ભાઈ તો શું છો તમે ભગવાન મનુષ્ય તરીકે મને અહિયાં મોકલો છે તરીકે મોકલ્યો છે ભગવાન મોકલ ના મોકલવા આવે નવરાગવાન નો ધર્મ તો એમને પરમાનંદ માં અંદર રહી અને આનંદ માં રાખવા એમ ધર્મ આપડે હલાવીએ તો આનંદ બગી જાય આપડો ના ભગવાને આપડે અહિયાં નથી મોકલાય ભગવાન આપણને અહિયાં નથી મોકલાઈ બાપ બાપ ના હોત તો છોકરો ભગવાન મોકલ્યા હોય તો જોખમદારી હોય એમ નઈ આપડે નોકરી જયારે આ બધા ઉપાડી લે છે તમારું કેવું એમ છે કે મા બા છોકરા ને પાછા ઉપાડી ભગવાન મરદ ઉ કોઈ મનુષ્ય જવાની ઈચ્છા ના કરે कोई मनुष्य जवा करेंगे सही वगैरह सही करते सही कर पारका नहीं आजा कोई मलकी नहीं मलकी है जवाबदारी જે જે કરો એની જવાબદારી કરતા પદ્યાત્તા પદ છૂટે તારે કરો છો તો અધિક્રાંતિ છે ત્યાં સુધી બટક્યાત કરો નથી કોઈ ભગવાન આમ કશું કરતા નથી વિજ્ઞાન થી ઉભું થયેલું જગત હોય છે મોક્ષ ના જોઈતો હોય ધર્મ જોઈતા ત્યારે ભગવાન બરાબર કહેવાય ભૌતિક દુઃખો જોઈતા અને જયારે અધ્યાત્મ બળવું હોય ત્યારે ભગવાન બરાબર નથી એવી વાત સમજી પડે સાચી વાત નહી તો સાચી વાત ના સમજે ચાલે ભગવાન બનાવી છે એવું જ કેવું પડે હું બહાર ની બહાર જઉં એવું જ કહું ભૌતિક સુખો જોઈએ ભગવાને બનાવેલી છે જાણવી છે ના જાણી હા જાણવી છે ભગવાન બનાવ્યું છે ભગવાન પછી લોજીક વાગું છે ભગવાને કોને બનાવવા સામે સંસાર જ ભગવાને બનાવ્યો છે ભગવાન ધામ આવું ના કરો નક ના આપતા અને ભક્તિ જોઈ તે ભગવાન છે એ જ બધું કાર ગમતો ને છોકરા કોઈ નાઈ મા ઘર માગવાન ધારે ત્યારે ઉપાડી શકે ને ભગવાન ધારે ત્યારે ઉપાડી શકે ને ભગવાન પેલા પેલા રખડાવે છે બેપ ને लख आयुष्य लखाई बस आयुष लख्य भगवान करण फल भगवान પોતે કર્મે કરતા અને ફળ ભગવાન ભગવાન અધ્યાત્મ માં જવું હોય ત્યારે ભગવાન ભૌતિક સુખો ભલે અધ્યાત્મા નો તો એક અમુક જાણવું બઉ મુશ્કેલ વસ્તુ છે હાલ વસ્તુ નથી આત્મા નો સન્મુખ થવું બધા તો આપડે એ અધ્યાત્મ ચોપડી એક જ અધ્યાત્મ નથી હતી ભક્તિ બધી ભગવાન ની ભક્તિ અને ભક્તિ સુખો બોલે આપણને ભગવાન કિટર છે બધું માને સુખ મળે ભક્તિ માંસ મરી જાય તો ભગવાન મોકલે ભગવાન જમડા મોકલે છે એવું સાંભળ્યું છે એ ખબર નથી જમડા લેવાતા આવે ને जन्म नु आपने ज्ञान नहीं पाटला जन्म नु आपने ज्ञान સાચી છે ખોટી છે યમરાજા એટલે પછી આપડે માનવાનું કે યમરાજા જેવી કોઈ મહાભારત રામાયણ એ બધા યમરાજા આવે છે એટલે આપડે એવું માનવાનું કે યમરાજા જેવું કઈક છે રાજા જેવું જીવડું જ થયું નથી આ તો દુકાને દુકાને ભડકાવા માટે સીધા ચાલે ભગવાન થી ભડકીને અને પાપ ના બંધે એટલા જમડા ઓકે જય સશિરા ચોખું બનાવે કે ભગવાન દેખા છે ને કોઈ बदल भी कोटी काले मज़ा चोवीस मीर्थंकर बारीर्स तो ये गीता फरी रचावा नही गीता फरी रचावा नही गीता गीता પછી જ્ઞાન છેલ્લું છેલ્લું જ્ઞાન હશે ગીતા તો જ્ઞાન છે યુનિટ ફરી જશે ને બધું જ જશે હોય વાપી ના પદ માં માર વાળ નું ઝઘડા થાય છે કૃષ્ણ ભગવાન જોડે રામચંદ્રાવણ કરવા માટે રાવણ ના ભગવાન છે આ લોકો સાયન્ટિસ્ટ છે ને એવું એને વિદ્યાધર કેવા મોટા મોટો વિદ્યાધર પ્લેન બેન બધા પણ આવા પ્લેન નહી પડી જાય મંત્ર ના હેન્ડલ મારવાના ચાલે આ આપ્યા છીએ મંતર મંતર આપ્યા છીએ પછી એને એમ લાગે આપડા ધર્મ સાયકોલો છે જેટલા ઘેટા આવી ગયા એટલા હા તો आ, काले एक बात निकली बीजा महात्मा शक्ति पात करे दादात बिल्त नहीं कई शक्ति संदाज शक्ति शक्ति पात, पात, पात, पात।, पात।, पात आप શક્તિ નાખે રીતે અગર મારીને જરા પેલો એ બનાવે પાક કરે જો શક્તિપાત તો ત્યારે કેવાય એક જાય નબળીઓ જાય અસર તો બધી જ થાય પણ શક્તિપાત શબ્દ ના ભાઈ આશીર્વાદ કેવાય શું શક્તિપાત વિટામિન ગોળીએ છીએ ના થાય નહીં તો બહા ખાતા જ નહીં પાસે